ત્યારે મોટા મોટા બહુ બુદ્ધિ થઈ હું એમ જોતા બુદ્ધિ મોટો એ થાય જરા પૂછે ત્યારે શું ચાલુ છે નીકળે એ ચાલુ આપડે માસ એને ઉપરી હતું આવીશ પછી હું આવ્યો કરો ને શું હાદ હાદર્શું એટલે પછી મારે વાત તો કરી છે પણ મારે અહીં સુધી આવી બોલાતું નથી આની સુધી આવે છે ના બોલાય હું કઈ કઈ બોલ્યો આ જગ્યાએ હમે ના કયું હંજ આવું ના બોલ્યું એટલે સંજોબોલે દર્શિન કે વાલાને જોખમ દઈ લેતે હે સંજોબોલે તા તો મબદન તને ગમેતું નહી બતાના ગમે તો સારી સુગિયા બાત આસી માતા પાસે પાટ લે દવાઈ ઇઝ ધ પર્સલ ઇટ એવું લાગરા છે મોટા હળનાઈ તો એનો ફાયો શું છે ઇવોલ્યુશન ના બદો દાદા ને સુંદર ના પડે બરાબર નહી બતાવવી પડતી મારા બધું ઉમેરા પડે અલગ બોલાય કરો કરો ના બોલ ગુરસ બરાબર દવાનો શું કર્યા કરે દાદા આમ કેટલેક કોઈ કોઈ જાણે શાસ્ત્ર માં લખેલું હોય પણ હોય ને લખાવનાર કે બોલનાર નો હોય કોઈ પુસ્તકો પૈસા ના કરાય મહેનત ના કમી ગઈ વખત નકામો વખત નકામો એટલે તમારી માન્યતા બી ના કામી ગઈ છે મારે આવો કહેવાય છે કારણ કે હું ઘણું શીખવાડું છું પણ પછી બરકત નહીં આવડતું નથી ડર નઈ ના જે જે જવાનું છું ને મારું કલર કોઈ કાર છે માથે ના બોલા પાકી દે ના કેવું પડે તમેરિકન કર્યું બે કી ચલતા થો ગયે એમ એટલે બોલાવ્યા બધું જોવા તમે બધા બોલો આવો તને તમે ગયા હોય તો દેખાય આવો નાખે તો ટ્રેન પા ટ્રેન પા ટ્રેન પા થંભી જાય બહાર ના બહાર લોકો થી બળવાતા મળે બરાબર હેરો પા કે લી લે બાદ ના છે ચા કે ના ઓ ના સેદીને બે ગડજુ લાવેગા મને માર બાળકો થયો બુદ્ધિ જતી રહે બુદ્ધિ ખલાસ થાય અહંકાર ખલાસ છે મને હમણાં પેટ દેખાય જગત પછી આપણે હમણાં પેટ દેખાય થોડા ચાલ રાખ્યો તો એક માસ ઉછાપે છે એક ઉત્તર પુત્ર માં આવે તો પૂછવા આવ્યો ચાર વાક્યો હતો ચાર વાક્યો અંગ્રેજી માં તો આવડે નહીં બોલ્યો પછી એને સુધારવા માં ચાર વાક્યો ખોટું છાસ્ત્ર બહુ પ્રકારનું ગણે ખરી શ્રેષ્ઠ સંસારી પ્રકાર સંસારમાં શ્રેષ્ઠ જગ્યાએ જવાનો પ્રકાર નું સંસાર ની અધોગતિ ના જવાનું કારણ બધી માર્ગદર્શન આપે છે આમ આ ભે તું શાંત એ સાચું એ તો સાધન કેવાય સાધ્ય તો આપણું દસ જ છે આ ભૂલ તત્વ માં આવું છે બીજું અને મૂલ તત્વ તો જુદા છે બીજા ને સુખ આપવાથી તારું સુખ વધે છે આપે કહ્યું કે બીજા ને સુખ આપવાથી તારું સુખ વધે છે તો મારા દીકરા ને કાળા ધોળા કરી ને લાખ રૂપિયા આપું સુખી થાય તો મારું સુખ વધે આપણે આજે મારા દીકરા ને પાંચ દસ લાખ રૂપિયા આપી બજાર ના અને વસ્તુ ના હોય આપડે ફરજીયાત પછી પ્રેમથી અંદર પ્રેમથી આપી કઈ ચૂક આપ્યું કેવાય બીજા લોકોએ જેને લાગતું વસ્તુ ના હોય આપડી આપણે છોકરાને આપીએ છોકરાને આપીએ તો એક મોફ એક પ્રકારના મોફ છે આ શક્તિ છે બાકી બીજા લોકો ને આપે જેમાં આમ કેમ કરીને આ ટીકે છે એ કઈ કાઢવાથી જાય રહી પોતાનું રિયલાઈઝ થઈ જાય તૂટું જ છે સમજી ગયા એટલે ઉકેલ આવી ગયો માર્ગ આ એકલો માર્ગ હોવો ના જોઈએ માર્ક તો બેન ને જોઈએ કમી કે જોઈએ શું શ્રમિક બધાને ક્યાં સુધી પ્રાપ્ત થઈ જાય છે બીજા લોકો મારે શું કરવું ક્રમિક કોલેજ જોઈએ બેઝમેન્ટ હંમેશા બેઝમેન્ટ ઉપર વસ્તુ હોય ધર્મ એનું નામ કહેવાય કે ધર્મ છે ને પરિણામ પામે રહે નહીં ખાતી કેરી જો હોય એને મોડું ના બગાડે એ કહેવાય મોડું જ બગાડે અને મીઠી ધર્મ સારું કરે અને ધર્મ ક્યાં કે છે પરિણામ પણ જ નહીં આખો દાદો ધર્મ કયા કરે છે એમને એમ જ આતે ઘટાડે એનું નામ ધર્મ છે અને આ તે ધ્યાન ધર્વ તેમ રાખે શું કરું ખાલી અજ્ઞાનતાને આપણે જીવન કયા કરીએ છીએ અજ્ઞાનતાને જ્ઞાન વાલી જ્ઞાન ટાઈમ પસાર કરીએ એટલે આપડે ગરીબ માર્યો લઈને રેશમ કાર્ડ ના પ્રતાપ એ ચડી ગયું છે ભગવાન ના શબ્દો હાથા પડ્યા ભગવાન ગૌતમ સ્વામી પૂછ્યું કે સાહેબ આ કચ્છગ્રહ આવે છે ગૌતમ સાહેબ એ પૂછ્યું કે આ દસવગ્રહ ની અસર છે એની દુનિયા આપડા કશું થઇ જશે અને અસરો રંગ જડાય પછી માં થશે કે ભદ્ર ભયંકર યાત્રાઓ માંથી છે લોકો તો એટલે ભગવાન ના શબ્દ ખોટા પડે ને અને નહી ભાઈ શાસ્ત્ર કાર્ય શું કહેલું છે આ દરેક દરેક પહેલા તીર્થિંગ ના શિષ્યો સહલા તીર્થિંગ ના એ બધા ભોળા અને જળ હોય છે ભોળા જળ ભોળા એટલે સરળ અને જળ અને છેલ્લા તીર્થંકરના વક્ર અને જળ પહેલેથી જવું નથી વિચક્ષણ થાય છે વિચક્ષણ એટલે શું એ ક્ષણે ક્ષણે વિચારે આજ આપડા આ લોક નુકસાન ના થાય પર લોક નુકસાન ના થાય તો બધું નુકસાન ધોઈ અને ચાલે એ વિચક્ષણ કહેવાય આજ તો મનુષ્ય પોતાના પૂરા પછી કાર્ય ઉગાડી વાત શબ્દ છે કે ભાવ નિદ્રામાં છે ભાવ નિદ્રા એમદ ઉઘાડી નિદ્રા એ ઉઘાડી ભાવ નિદ્રા ને ભાવ નિદ્રા છે એટલે લોકોને સારું લાગે છે હું મારા જેવું કહી દે ચોખું મન મને રોક્યો અને ભાવ નિદ્રા કબુ કરે શું કહ્યું પેલી ઢોસી થપ્પડ ઉઘાડી થપ્પડ દેખાયું શું ઉઘાડી હાલથી હા શું ભાવનિદ્રા ને શું ના સાંભળ્યા ઠુકા ઠોક કરીએ અને બારીખ્યો ફળ કે કોઈ પણ દોષ થયો એટલે રાયથી રેતી એવું કશું ના પડે ને શું ચાન્સ થાય પ્રતિબંધ થયેલા કેટલાક પ્રતિબંધ ઉડી જાય અને કેટલાક જયારે ભારે કર્મ મોટી જાય પણ બઉ નુકસાન નહીં કરે અને આ તો ઘણ ઘટડાય પછી ભગવાને સાધુ આચાર્ય છે બધા બેઠેલો પણ રસ્તો જોડતો શું કરે આખો મોક્ષ માર્ગ બધો આખો પાસે એક અક્ષરે એક ઝાક ડે વન પોઈન્ટ એનું કારણ એમ કે છે કે તીર્થંકર પાસેથી જ્ઞાન મેળવેલું છે તો પછી જળ કેમ હોય પેલા પેલા તીર્થંકર ये पासे थी आपे कहू ने वाका केम है। पहला कर, ने के मा वाका जड़ छे कहूं जड़े महामी कहेलू तो पासे तीर्थशंकर ज्ञान मेरेलुष्ट जड़का के ભગવાન એમ કઈ જાય બારે કે હું અડધા કલાક માં આવું છું તમે નમસ્કાર વિધિ કર્યા કરજો ઉભા થાય ને સાસંગ દેવત કરે ઉભા થાય સાચન લેલો પણ કરે એટલે ભગવાન કહ્યું અઠાક માં આવું છું અને સવારે શાસન ગયા તો એક રામ સારી મહારા આપડે શેગાર કરવાની જરૂર છે ગંભીર છે प्रभाव मा कि आप भाई एम के तीर्थंकर जोड़े रह ભગવાન ની ખામી કે નહીં એ કે છે કે મહાવીર સ્વામી સાથે રહેલા શિષ્યો અને ભગવાન આમ આગળ જાય અને પછી આજે વંદના કરતા હોય અટકી જાય તો ભગવાન ની આજે કહેવાની ભગવાન ને સમજાવવા માં ખામી ખરી ને પછી ભગવાન તો ભગવાન એવું નથી ઉપદેશ કરનારો હોય તો એના શિષ્યો સુ કરે હા પણ દેશ ના હોય દેશના વાણી નીકળી આગળ કોઈને લાગતું રહેતી વસ્તી નથી અને ત્યાં તો બધા સભામાં જતા એ બધા શું કરતા જાણ છે આ લીલોતરી શાક લાવી જ નહી શું અને રોટલી ને શાક પણ લીલોતરી ના લઈ શાક મારે છે ઉઠાન ગમતું નથી એટલે આ ઉઠવાન ગમતું ને એમ શું કોણ ને કોણ ને એમની વાણી છે મીઠકી જ પડેલી છે શું કહે એ તાનમાં કે ડેરી પાછી શાક ને પૂરી લઈ આવે તો ને ભગવાન કેવું છે ભગવાન દીવજ વાંખા शरीर ने आत्मा बने भिन्न समझाए कार्य मनस जय चाले तय शरीर पड़ रही आत्मा चाल आत्मा अस्थि अस्तित्व जी सकिए पवन ने जी सकता अनुवी सी एम ए रीते आत्मा अनुवी सक आत्मा चाली गड़ पड़ी रहे आत्मा निष्कर्म एकदम कर्म कई करते शक्ति मानना અનુભવીએ છીએ આપડે જયારે મરેલા જોઈએ છીએ મરતા તો કે આત્મા એનો જતો રહ્યો અહિયાં શરીર રહ્યું એ બે જુદા છે એવું આપડે અનુભવ માં આવે છે એકદુબાજે જુદા છે બંને શબ્દ ખોટા અને તો કે છે કે આ જુદા આવું જાણીએ સમજી છીએ તો આત્મા નિષ્કર્મ છે એ કશું કરતો નથી એવું પણ આપડે સમજીએ છીએ જાણીએ છીએ પણ આ બધી દાડો છે ને એમાં કશું એ તો એ બધી વાત કરું સવારી સવાર ખોલાસ પછી પણ આ ધાળો છે ને તેમાં એક માણસ જાણતો નથી અને ખાલી રોજગાર હું જાણું છું પણ થતું નથી કરું ભજન જાણ્યા પછી ભજન ખાય તો એ જાણ્યું નતું એને સગત સમજ્યો નતો શું કરું એટલે સમજ ખોટી વાત છે એ સમજે તો પછી ભજન ખાય તમે તેની આદિ ફરો કરું આની આદિ જેવી કોઈ વસ્તુ નથી આ જગત આખું રાહુ છે પહેલા નથી એની આદિ હોય એવી બધી વસ્તુ નથી વસ્તુ હું તમને કહી દઉં વિજ્ઞાન આ લોક છ ઇટરનલ તત્વો નું બનેલું છે અને આ લોક છે એમાં આકાશ તત્વ એક જ તત્વું અહી છ તો રહ્યા છે ઇટરનલ આ થત્વો પરિવર્તનશીલ છે એટલે એનો સ્વભાવથી જ પરિવર્તનશીલ છે અને તે અવસ્થાઓ દેખાય છે અવસ્થાઓ વિનાશી છે તત્વો સ્વરૂપે વિનાશી છે અવસ્થાઓ વિનાશી છે તે બધી અવસ્થા ને ભુવે છે માણસો અને પોતે સ્વસ્થ રહેવા માંગે છે તો તત્વ સ્વરૂપ થશે તો વિભાવે એટલે શું તમને વિભાવ નથી અર્થ થાય છે આત્મા પોતે નિષ્ક્રિય છે તો એને એની કઈ શક્તિ થી આ છે તો આપણે જોડે પોતે ભેગો થયો નથી આવું કશું બન્યું નથી દેખાય છે જયારે ગ્રાંતિ થશે ને ત્યારે તમને ખબર પડશે એવું કશું બન્યું જ નથી આ બધું ભ્રાંતિ જ્ઞાનિ દેખાય છે ભ્રાંતિ જ્ઞાન એટલે જે નથી જે નથી સતત છે એવું દેખાય છે શું દેખાય છે અને જે સદ્દન જુદો છે અને અચર કેવામાં આવે છે શત્રાચાર જગત કહેવાય છે આ શકરાચાર ત્યાં બહારના ભાગને સતર કહેવામાં આવે છે એ મિકેનિકલ આત્મા છે આ મિકેનિકલ આત્મા વિજ્ઞાન થી ઉભો છે આપડા માણસ બહાર જાય અહીં પણ થયું નહીં પડતો થતો અરીસા ચકલી આવી ભ્રાંતિ ઉત્પન્ન થયેલી છે ખાલી આ ભ્રાંતિ થઈ અને એમનું કહેવાનું એમ છે કે આત્મા નિષ્ક્રિય આત્મા કઈ કરતો નથી કર્યો તો એને પૂજગર સંજોગ કેવી રીતે બદલ માં જ રમત છે ભેગા પણ હે કોઈ તત્વ નથી પામતું છે ને પાછળ પણ આટલી બારી ને બધું આ ઘર ને દિવાલ છે એટલે આકાશ દેખાતું નથી આટલો ટુકડો દેખાય છે આખે તે મોટું આકાશ છે અને ઘર અને બારી ઘર છે ફક્ત એક બારી છે એટલે ઘરના હિસાબે આખું આકાશ નથી દેખાતું બારીશ થી થોડુંક આકાશ દેખાય છે આવરણ ક્યાંથી આવી હા એ આવરંગ કેમ આવ્યું આવરંગ ક્યાંથી આવ્યું કેવી આવું કેવું છે આવ્યું પહેલે હા પેલે છે હા આત્મા નો જે વિભાગ છે ને આપડા પંડિતો એનો અર્થ જુદા કર્યા બધા વિરુદ્ધ ભાવમાં સ્વભાવમાં નથી પણ વિરુદ્ધ ભાવમાં તો આજના જો વિવિધ ભાવમાં એનો સ્વભાવ જ ખવાય તો પછી ત્યાં મોકી જાય તો એ પણ શું કહ્યું વાંધો કરો જેની જરૂર નથી તે જ્ઞાન ઉભું થયું તો એમાં વાત કેવી છે તમને સમજાવું જયુ કહે આપડે આ દરિયો હોય છે દરિયામાં આખો દાળો કઈ વરાળ ના નીકળે રાત્રે ના નીકળે દાડે નીકળે નીકળે દરિયા કેમ કાઢતો નથી હું વરાળ કાઢતો નથી કે વરાળ કાઢું એ મારો ધબધો નથી આ મારી લાઈન નથી એ કે પછી આપડે શું હમ કરે છે એટલે આ સૂર્ય ની આધરીત થી બે ની હાથરી થી બે ભેગા થવાથી વરાન થાય છે વિશેષ ગુણ ઉત્પન્ન ખાય છે થાય છે દરિયાનો ગુણ નતો એવો વિશેષ ગુણ અને જે આનો ગુણ હતો સૂર્યનો વિશેષ ગુણો વ્યતિ વ્યક્ત ગુણો આ ભેગું થવારી થયા આ બે ના આ બે સાચો હોવાથી ગુણો ઉત્પન્ન થયા બે ને જુદા પાડી દે તે ગુણો બંધ થઈ જાય છે શું કહ્યું બે જુદા પાડી અને પોતાના સ્વભાવ છોડતા નથી બંને પોતાના સ્વભાવ છોડતા નથી પોતાને પેલા વિશેષ ભાવ ઉત્પન્ન થયો જેમ ઘરા થાય છે આનો વિશેષ ભાવ ઉત્પન્ન થયો શું થયું વ્યક્તિ ગુણો કર્યા ત્યાં ઘો જ માર માયા લો ક્રોધમાન માયા લોકો આત્માના ગુણ નથી અને એ ગુણો નાશ થઈ જાય શું ક્રોધ માન માયા લોકો ઉભા એટલે માન અને ક્રોધથી અહંકાર ઉભો હતો અને આ રાગ અને કપર થી મમતા હોય છે આહલકાર મમતા છે તો પોતાના ધર્મ આઈ જાય દરેક ફક્ત આપડે બીજું કોઈ બગડ્યું નથી આપડે બિલીફ જ બગડી છે કોઈ ચીજ બગડી નથી બિલીફ રોંગ થઈ છે ફક્ત બિલીફ રાઈટ થઈ છે આમ કેમ દુપ્પડ છે રામ દલીપ કાઢી નાખીએ તો રાય પીડી છે બીજું બગડું જ નથી આપના તેઓ અને તેજ મહીર છે તેજ તીર્થકરો છે જે આજે તીર્થકર ક્યાં આગળ છે કેટલા તીર્થકર છે આજે હાજર હોય છે કે સરિંતીર્થકો હાજર હોય એ અહીં કહેવાય અત્યારે તો અહીંયા ચોવીસ ચોવીસ ને માને છે એ ભૂલ છે તેને રહીનેત્ર ફરતો નથી તો આટલા સીધે થઈ ગયા ચોઈસ તો થઈ ગયા થઈ ગયા અને એને બધા સાધુ વાધા એને શું કહ્યું હાજર હોય તેને માનસો નહીં તો હા હું થઈ શકું પેલા સીધ નહીં થઈ ગયા તો સીધ નો તો આપડે નવો સિદ્ધાંત બોલીએ પછી એમાં ગયા હવે કોઈ કલેક્ટરમાંથી કમિશ્નરમાં ગયો હોય તેને આપણે કલેક્ટર કહીએ કે ખરાબ લાગે કેમ લાગે એવું એમને ખરાબ લાગે ને તો નવસાર માટે બોલે મફત જાય ના હં કરવાથી બધું ઊંચું બસાય બધું બફત છે વાત સમજવાની જરૂર છે જૈન માર્ગ બહુ સૂક્ષ્મ માર્ગ છે સમજવાની જરૂર છે 24 चौबीस तीर्थंकर मैं आ चौबीस तीर्थंकर विहर मन ने अपने जो मानिए आप कहू के मारुस्वामी वक्त मैंने आपे बिहार स्तुति न करता चौबीस सीजे गया ऊपर बिहार मन स्तुति करवा भगवान काल्ट बताजोगों बाकी ने गू आम थोड़ी आम थे तो हम आपने बिहार मन धुति करने में कई फरक पड़वा थोड़ी चौबीस तीर्थंकर ना अपने वक्र ने जड़े तो नहीं खाए करता आए तो वक्र जता निकली गई गया आ जो करेर मन निकली जाए तो लगे पड़े शुभ बात सात पर आई कलेक्टर कहबर है जुदो है एम क्या लगे आधा ભગવાન મહાવીર જે ચોવીસ થઈ ગયા એમની હરિહન હરિહન તરીકે નૃત્ય દર્શન કરવા માટે વધુ નથી પણ નમા હરિહનતાબંધ માં પેટ છે એ બહુ મોટી વર્તમાન કીર્તન એટલે આ જે તીર્થ નૃત્ય છે બધું કરવાનું ખબર ને પણ આ છે તે સમજમાં ફેર છે હરિહંત જે છે હરિહંત હોય તેને હરિહંત માહિર એ બાજુ હોય આપડે આ બાજુ કહીએ પણ એ હરિહંત કેવાય આપણે જોયા ને આ માટે કઈ બગડી નથી જતું જાય તો પાંચ કહ્યા ને જુદા જુદા મિક્સ ના કરવા એમ એમનો બરોબર છે અરિયંત માનીયે તો મંત્ર મંત્ર તો સાચો છે એમાં તો અરિયંત ની પણ સ્તુતિ છે અરિયંતુ સિદ્ધ ની સ્થિતિ છે સિદ્ધ પૂરતી બરોબર ને તો નૌકાર મંત્ર પોતે તો સાચો જ છે ફરતો અને એનું સ્મરણ યોગ્ય રીતે કરવામાં આવે તો એ ખોટું છે નરું સમજીએ તો ભૂલ પણ સુધા જુદી નેરુ જુદી તો કઈ ભૂલ નહીં એમ કહેવા માંડે બરાબર અને બે પૂછ્યો બોલ્યા છે તમે તો એના શબ્દ હાથા પડ્યા જૂખા પડ્યા એ કોગવાન ના શબ્દા પડ્યા એમ તો એ ભગવાન બતા હાથા પડ્યા તમે પંચામા આવી ગયા એમ પંચામ આવી ગયા આ સગજામાં પૂછ્યું એ કચ્છ આવું થઈ ગયું એટલે કોણ હમ હું ઈઝ રિસ્પોન્સિબલ બધા શું કે એવું જ થઈ ગયું છે રાખી અને એવું થઈ ગયું બધા બોલે છે એમાં એક આચાર્ય મહિના સુધી એક ગુથાણું ભગવાનની મૂર્તિ મૂકી મારી મૂર્તિ મૂકવાની છે આ મારી મૂર્તિ નથી ભગવાન આપે કહ્યું છે એવું હું આખો જડ થઈ ગયો વખેડ દાદા ફસાય છે દાદા ફસાયે છે મને જો આવું શિકાર દર કરે તો પેલો જ આવી જ મને આમ જ આવી દવા પીવાથી આટલો બધો રોગ જતો હોય દાદા નઈ કઠણ દવા લાગે એવી લાગત ને કહેલા પ્રમાણે આલોચના કરીએ ને કે તાજે અને આલોચના હંમેશા પ્રત્યેક વર્ષ જ ભાઈ શું કયું ફરી એવું થવાની ઈચ્છા ના હોય તો તે ખાલી પડવા દવા તો સરળ છે સહેલી પણ આ દુષમકાળ કરે પણ એવા હોય તો એવા હોય તે ગેરંટી આપું છું ગેરંટી આપું છું કારણ કે દવા મે શોધી કાઢી દવા હોય દરેક દવા હોય જે રોગ દુનિયા છે કે કોઈ પણ રોગાર જુકી હોય દુનિયાનો નિયમ છેડા ભગવાન કહ્યું એ પેલા જ દવા જન્મી ચુકેલી હોય વાત સમજવાની કરે બીજું કહીશું કે આ મોક્ષ માર્ગ એટલે મોક્ષ માર્ગ અને ત્યાં હમવાની જરૂર છે ક્રિયાઓની તેમાં જરૂર નથી છતાં ક્રિયા કરતા હોય તેને આપણે ના કહેવાની પણ જરૂર નથી કારણ કે એને આપણે ના કહેવાય નિકાલ સ્વતંત્ર છે તો આપડે સમજાયે જો મુક્ત જોવું હોય તો આ ધાધ આ વેપાર પડજો નહીં અને વેપારી હોય ચાર ચાર ગતિના તો આમાં પડજો તો અને આત્મા સુનાત્મા શું છે એને ભેદ વિજ્ઞાન થી ભેદ પાડી આપણે લાઈન ઓફ ડિમાર્કેટ નાખ્યા પડ્યું છે આપે જ કરી આપો છો ને મારી પાસે હોય આપેલ ના હોય લઘુત્તમ પદ ને ક્યાં મહત્વ આપો છો લઘુત્તમ પોતે જ લઘુત્તમ થઈ લેતો છે હું પોતે આ જગત માં બધા જીવો બધા નાના નાનું પોતે લઘુત્તમ મારું પદ છે હું કોઈ ગુરુ થયો નથી આખા નીચે બેઠા હું ગુરુ પદ માં છું નહી એટલે લઘુત્તમ માં છું એટલે વ્યવહાર થી લઘુત્તમ માં છું વ્યવહાર છું નીચે થી ગુરુત્મ માં છું અને વ્યવહાર થી ગુરુતમ થવા ગયેલા પડી જાગ લઘુ છે લઘુતમ વ્યવહારમાં પરિધાન બહુ શક્તિ લઘુતમી ચિંતા ગાંધીજી કેતાવું છે આથી ચાલી પાત્રી કરોડ વસ્તી હતી એ પાંત્રી કરોડ ને વિરોધ કેટલાય માણસો વિરોધ હતા વિરોધમાં પોતે રહ્યા પડશે જબરજસ્ત વિરોધ પીડા પડે એવું રેસકોર્સ ભાઈ ને લઘુત્તમ આવ્યું રેસકોર્ટ રેસકોર્ટ તો ઘણું તમને મારે તો લઘુતમ પદ અને બુદ્ધિ નહીં એટલે અને વ્યવહારમાં કશું આવડતું જ નથી આ શું વાત એ પૂછવું પડે તારીખ શું તે પડે અરે ઘણા હું કહીશું આ મુંબઈ માં છું વડોદરા પૂછવું પડે વ્યવહાર આખો વિસ્મૃત રહેતો હોય તેમ શું થાય આ કોણ બોલો છે આપની સાથે